અને ત્યાર બાબામાં આ વાત જિલ્લા પાડે બધાની અને જગત જગત ખુશ થઈ જાય છે અને એ લોકોને આખરીથી જ લોકોને સુખવટ થશે